કી જવાબ ને પરિપથો નું સુચાલન માં શું કરી આવે એ બેની વચ્ચે જે પેલો તાર રહે એને પ્રતિતી કહેવાય બેની વચ્ચે જે તાર રહે છે ને કુછ સુચિતના અર્થે કુછ ને હાથ ના હોય છે હાથ ના હોય છે હાથ ના દે આંધરો બેર બોલે હાથ ના રૂવે લાગ કે બોલે કુછ હું શુદ્ધાર્થમાં છું એવું શ્રદ્ધા બેસી ગયું સમજ માં ઘેર માં બેસી ગયું સમજ થી ઘેરથી સમજ થી ઘેર ઘટી ચારિત્ર કહેવાય ચારિત્ર માં ક્યારે આવ્યું કેવાય ચારિત્ર ચારિત્ર માં જ્ઞાન આવતા ચારિત્ર તો અત્યારે જેટલા અનુભવ નું જ્ઞાન છે એટલું જ્ઞાન જ્ઞાન થાય અને દર્શન તો આપણે કેવલ કેવલ જ્ઞાન થાય જેમ જેમ થતું જાય તેમ વધુ અનુભવ અનુભવ માં ના આવ્યું એનું જ્ઞાન ના કહેવાય તો અનુભવ આવ્યું એટલે કાર્યક્રમ આવે એટલે કેટલા અંશે કાર્યક્રમ આવે છે હું? ને કરે? કાર સુધા અનુભવ માં આવ્યા પછી એને વર્તે એ પ્રમાણે એ અનુભવ પોતાને જાણું જાણવું કરે છે અહંકારિક જ્ઞાન દર્શન આઠ દિવસ ઇન્દ્રિય લખન કેવાય નિરહંકારી જ્ઞાન દર્શન માં શું જુએ શું જુએ જાણે નિરહંકારી લે જે જોએ ત્યારે એ નિરાહંકારી જ્ઞાન દર્શન થઈ શકે ખબર પડે એ કઈ રીતે ખબર પડે ના અહંકારના એ બધું જો એક નિરાહંકારી જ્ઞાન દર્શન સર એ એના દ્રશ્યો અને જ્ઞેય અને આના દ્રશ્યો અને જ્ઞેયમાં શું ફેર કેલા લોકો કોઈ જે છે કે નહીં નિરાહંકારી જ્ઞાન દર્શન આનીમાંથી થઈ શકે એક ટીકું ના દે કે લખ્યું ક્રોધ ને અક્રો થી જીતો ક્રોધ ને અક્રો થી જીતો અસત્ય સત્ય થી જીતો અસત્ય છોડવાના જશે ગુરાઈ ને ભલાઈ થી જીધો ગોળાઈ છોડવાના જ હશે ભલાઈ કરવા માં શરૂઆત ભલાઈ કરવાની પ્રાણી માત્ર પર કરો એવું બીજા માં ગૌતમ બુદ્ધ કેતા ખેડૂત કરો હું જમીન ખેડુ છું વાવું છું પછી ખાવું છું તમે પણ મારી સાથે ખેડો વાવો તમારી જાત છે જાતને નથી ખાવ ક્યાં છે બુદ્ધે કહ્યું એ ભલે ખેડુ છે હું પણ ખેડુ છ વાવું છું હું સદ્ધાના જીત વાવું છ કેવી કે ભક્તિ કરતા મારા હળ નું પવું અને અંકુશ બને છે મૃદુતા જોડવાનું ક્ષેત્રમાં ના રૂપાણી આસપાસના મોહ માયા કૃષ્ણ અને ભ્રમ નું સફળ બનાવું આ ખેતી સર્વ પ્રકારના સંસ્થાપની જાય છે બુધને કેવું મનમાં ઉઠી તથા ખેડૂતે બુધ ને નમસ્કાર કર્યા સર બુદ્ધ કરતા ક્યાંય